आख जगह उगड़ हम એ પૈસા કમાતા હતા મેં એ પૈસા કમાવાનું છેવટે સાર છું અને લાભ છું કઈ ગામ જવાનું આનો શું થઈ શું એટલે શું તો ચિંતા માં હોઉં છું ચુકી માટે નીકળ્યા ને આશામમાં વેપાર માલ લેવા ગયો ને તે હોટેલ બની બંગલા ભોગ્યા ની પછી ભોગવી શું કે ખબર પછી કરતા કરતા કરતા પેલા ડાક્ટર કે તૈયારી થઈ ગઈ હા આપડે પૂછીએ કે શું થયું અરદુ આ ગયું કે છે તમને કેમ લાગે તમને શેર કેમ લાગે છે કઈ આંગ હારો હોય આ બધી ડિઝાઇન હારી હોય તો બધી સારું પછી બગડી જાયલાલ જોવા જઈએ ઉત્સાફે કે મારી પસ્યા ઘાસ જોવાનું છું તું તને થયું છે પચાઘાત થયો આપણું જ્ઞાન લીધેલો માણસ હતા એમને પચાઘાત થયો એ લોકો બધા જોવા હોય ને તમે જોવા હું જોવા હું પ્રાણીઓને જોવા આવ્યો તમે પ્રાણીઓને જોવાયા શું બોલ્યા શું બોલ્યા પછી જ્ઞાન માંથી બોલે રડેકરે બીજા જ્ઞાતા દેહના જ્ઞાતા દે માનવરી ગપુ ચારે ગપુ ચારે ગરવું ગપુ ચાલે ગપુ ગપુ ચાલે પતી ગયો વિતરા કહ્યું ભગવાન વિતરા પણ વિધ કેમ ના કહ્યું ભગવાન એ વિતરા કહ્યું પણ વિધર કેમ ના કહ્યું વિતરાગ કવિ પણ છે પછી રાગ એટલો સંપૂર્ણ રાગ પણ ખરાબ થઈ જાય ભગવાન મારી ઉપર નો રાગ હતો તમને સે વિતરાગ થાય વિતરદ્વેશ ઉત્પન્ન થયા પછી વિતરાગ રાગ પછી રાગો રે તે રાગ પર કેવો પ્રશસ્ત રાગ કેવું રાગ પણ આજ છે અગ્નિ છે રાગ એ આગ નથી રાગ હોય ને ત્યારે માણસ ને ઉતરું સારું લાગે ઠંડક લાગે ઈચ્છા એ અગ્નિ છે ઈચ્છા રાગ ભવાન વધારી દે છે ને એ તો વધારી છે હજુ નુકસાન નહીં કરે પણ રાગ છે તો બઉ નુકસાન કરશે વાત ખરીથી જાણી રહ્યા છો તમે કઈથી જાણી રહ્યા છો ભગવાન ભગવાન માવી રે કયું કેવું આ જગત દ્વેષથી ઉભું દ્વિત્વેષ થાય આત્મજ્ઞાન થાય એટલે પછી રાગ થઈ જાય પછી દ્વેષ થયા પછી કયો રાગ રહે રાગ રહે પ્રશસ્ત રાગ જે રાગ મોક્ષ મોક્ષ ના પ્રત્યક્ષ કાર રાજ્યો ન ચાલ્યો જાય તો એ મોક્ષ જ આપીને તેમ કોઈ ચિંતા કરવી નઈ પ્રશસ્ત ગૌતમ સ્વામી આપવા મોકલ્યા ભગવાન મહાવીર પર એમને પ્રશસ્ત રાગ હતો ગૌતમ સ્વામી ને એટલે તો એમનો મોક્ષ અટક્યો બાર પછી થાય પંદર થાય બીજા નથી આ રાગ નો સંસારી બીજ જગા એ રાગ ચો ને તો હજી ઉઘડી જાય આપણો સંસારી રાગ બધો ઉઘડી જાય અને પ્રશસ્ત એક જ જગ્યા એ થાય સંસારી રાગ નો એટલે પ્રશસ્ત રાગ નો તમારો ખુલાસો છે વાક્ય નો કે બીજું વાક્ય કરવું હા બીજા પ્રશ્ન સાચું બોલવાનું કયું નથી જુ વિરમવાનું કહ્યું છે તો એ તો શું એ બરોબર છે સરસ જીઠામાં વિરમ્યો એટલું જ જોઈએ આપડે શું છે પછી ત્રીજું બીજું બરોબર છે તમને સમાધાન થયું બીજું તમારું સમાધાન થયું એમને જે સાચું નહી જ બોલવું ના ભણ જે હાનિકારક હોય સત્ય એ કે એક ફાયદાકારક હોય સૌ એનું સત્ય નહી સત્ય નહી એટલે કે સત્ય એ કે જે એક ફાયદાકારક હોય આપ તમે શ્રમ કીધો સત્ય એવું કે જે અનેક આંતે બધા ને ફાયદાકારક હોવું જોઈએ એકને જ નહીં એમ એને સત્ય ભયું ભગવાને લાગુ પડે એટલે એકાંતાંતિક સત્ય નહીં હોય કે જે મારી પા ને મારી મારી માને મારે બાપ હા ભાઈ એ તો આગળ આગ્રહ થઇ જાય ને સત્ય નો પાછો દોડો પકડ્યા ગણું એના કરતા ઝેર ચડે નહિ અને સરસ બતાય ચાલતે અનેક માણસો પુણ્ય ની પાછળ દોઢ મૂકી રહ્યા છે એ ગમે કરે લોકો ને છે પણ પાપ વિરમ્યા તો બઉ થઈ ગયું આપડે પાપ માં તો ખડકાયેલા છીએ ત્યાં પછી પુણ્ય ની વાત કરીએ અસ્થા ને કેવાય ને પુણ્ય ની વાત કરી અટવાયેલા છીએ પાયા પાપ છે પોતાની સત્તા ની ગમે છે શું કરે છે ગમે પોતાની શેર પણ સત્તા પુણ્ય પુણ્ય તરફ લક્ષી લોકક્ષી પુણ્યલક્ષી પાપ કરે સર બઉ થઈ ગયું ભાઈ પૂછે છે કે પુણ્ય અને પાપ મુક્તિવાની વાત કરે કે મળે એ સગવડ સગવડે પાપ થી અગવડ મળે બીજું શું મળે પાપથી અગવડ મળે પણ દુઃખ ના મળે શું સગવડ મળે પણ સુખ ના મળે સુખ અને અશુભ બંને ખરાબ છે શુદ્ધ જવાનું છે હા બહુ ખરાબ છે કઈ સામાન્ય શુદ્ધ તરફ આ બધા સુધરી તરફ શુભાશુભ નથી પર બધી ચિંતા ના થાય દુઃખ ના થાય બધા સમાજ એવું ચિંતા ના થાય એટલે અશુભ ને શુભ તો ના ના હોવ નહીં આ લોકો ને શુદ્ધ માંગ લઈ જાય શુદ્ધ ક્યાં લઈ જાય શુભ ક્યાં લઈ જાય જાય શુદ્ધ ક્યાં લઈ સંસ્કાર મળી જાય ને અશુભ મળી પૂછે છે કે આ પશુ પંખીમાં પાપ કુંડ્ય નો હિસાબ કેવી રીતે હોય છે ના હોય પછી સંસાર કરતા પાપ નહી ના કરતા કુલ નહીં આ અક્કલ નહી ને અક્કલ વાળા જોખમદારી પશુ પંખી અક્કલ વાળો હશે દેવો નહી આ જોખમ થાય કરવા માટે ક્રેડિટ કરેલું તે ક્રેડિટ ઘોડવા ગયેલા ખલાસ થઈ જ્યાં આવશે આપડી જોડે જાણીતા અને ડેબિટ થઈ જાય તો આ બાજુ ભોગવવા જાય ચાર ભગવાન છ ભગવાન અને તમે હું મારા સાથે દેખીએ છીએ બુદ્ધિશાળી કલ્પના કઈ કરવા બાકી ના રાખ્યું આ લોકો ગરીબ માણસો એ દુઃખી છે માટે એ નર્સ છે કે છે હું વર્ણન કરું નહિ બેઠો બેઠો મરી જઈશ વાર મોક્ષ માં કશું હોય ને ત્યાં તો સ્થિતિ નિરંતર પરમાનંદ પોતાની સ્વાભાવિક સ્થિતિ ભાવનો આનંદ હોય તભાવ માં આવેલા ગદાથી મેલ ના થાય એ આબુનો ખરાન હચ્છે છે આવા કારખાનામાં બહુ કાર્યા હોય લોકો મતમલાલ સ ફેક્ટરી ફરાણી સ ફેક્ટરી ભરાણ સ ફેક્ટરી જે આબુ ગલવાતી ડ્રેમિયલ ના થાય એ આબુનો કારખા હોય શું કોણ આબુ શું કામ છે આબુ એટલે મેલ કરવા માટે છે ને કે મેલ વધારવા માટે બહુ કારખાના કાઢ્યા છે હવે મને કઈ કબો થશે પાઈ કે સાબુ ઘરતા મેળ ના જાય એક મતભેદ ઘટ્યો ના હોય શેર ક્રોધ માલ માં નબળી ના થઈ હોય કોઈ એક માસ ની ઓછી થઈ ગઈ હોય ચઈ લાવી ઓછી થઈ ગઈ હોય તો ચઈ જે ડાક્ટર ને મશીનરી જોવા નહીતી જરૂર પડતી મમ્મી પારા સીસી અરે મતભેદ જ નહીં પાછો મતભેદ પરિણામ પામે જો ખાધા પર ભૂખ ના મળતી હોય તો ખાધેલું શું કામ ઉચ્યું પ્રશ્નો સમજી ગયો હવે પ્રશ્નો એમ શું અર્થ મિનિંગ લેસ લાતો શબ્દ આ પુસ્તક માં જોઈને બોલવા પુસ્તક વાળા એ બીજા પુસ્તક માં ઉચ્ચારો કર્યો એને કોઈ નો મતદાન કર્યો ના પુસ્તક દરેક શાસ્ત્રો પ્રશ્નો છે પ્રશ્નોત્તરી વાંધો નથી પ્રશ્નો જીજ્ઞાસા પ્રતિ એનો વધુ નહીં એનો વધુ નહીં તમે પૂછી તાર વાંધો નથી તમે પૂછ્યું તાર માંથી આટલું કભાવિકુનિયા આપડે ગાડી ક્યારે કેવાય કે થોડું ઘણું આપણને ઘટે ના ધર્મ ચાલુ માની બેઠા હા અમારા શબ્દો ની નકલો કરી શબ્દો ગાઘા કર્યા એને ધર્મ માની બેઠા એમાં શું ફળ પડે આપડે તપાસ કરી ધીરે ધીરે મતભેદ કેટલા ઘટ્યા છે મતભેદ ઘટ્યા હોય તો એક માણસ માર્ગદર્શન કરવા પ્રકર કામ ના ધર્મ ને વગવવાનો એવું જવું જોઈએ તર્ આપે એવું જ બિલકુલ થાય પ્રતિ અનુભવ થાય નહીં તો કામ નહી અનુકૂળ આવે તો આવતા દાદા તો વિધિ કરો સાંભળો Let's go. દરેક માણસે રાજી રાખવું આ બે કાયદા દરેક માણસે રાજી રાખવું દુશ્મન હોય ના ફાવતું રાજી કરતી રાજી રાખી આખા જગત નો શિષ્ય દાદા થવાનું કહ્યું છે હું જ પોતે જગત શિષ્ય છું બીજું દરેક જીવ માત્ર રાજી રાખવા નાના છોકરું હોય રાજી રાખવું અંદર ની ભાવના જુદી દુનિયા ના આવે એવું દસ પંદર મળી આવ્યા દૂર થઈ જાય કામ બંધ ખોકડા બધા નથી તારી બોલી ખરાબ છે દળી પણ થઈ ગયા છે પૈસો કમાતો હોય દળી ના થાય કરી ને બીજી મોટી અપમાન જેવું લાગે છે અપાય છે બ્રહારી મહારાજ ને એવું કે અપમાન છે અતમત બોલવાનું થાય કોણ લઈ એ મારી મારે પાં તેલે એટલે ને દાઢી કે નહી ઓલા સંતો આવડે છે દિશ્મન ને તું રાજા દાદા એક થોડો એને કરે ને એને કરે એક ડિગ્રી છોડીને એક મોટી ડિગ્રી લેને આઈ સર સર દાદા કે પેરો દે પેરો આજ મને ગોલ સારો આપો કે બરાબર બધું થઈ જાય એમ કહે છે કે દાદા આજે થોયું એ તો થયું હું આ તો એ આપીશ આ તું હવે ઓ દરેક ઈ માત્રનો શીખે થવાની તૈયારી કરે બરાબર ગુરુ કોઈ મારે થવું નથી થોડું થઈન તાકે ભાઈ તો થારે થાતો થાતો અને દરેક ને દાજી કરે દરેક ને દાજી કરે એ બોલે કામ કરો જો આ જ એ કોસ દેરી દયાનો અંકર ના દુખ્યા છે લી જ આવી અઠવીસો રૂપિયા છે એને રાજી રાખે તો લખી એ તો હાથ માં લખતી ગ્રામત કર એવું ના હોય અમાર આદેશ ના હોય આદેશ ના હોય તો ઠીક લાગે કરવાનો અમાર તો કહું કહીએ કે આમ રીતે કરજે નહી તો મહા ઉપાધી આવવાની છે એટલે એટલે આદેશ ની વાત નથી તો મારું ઇતિહાસામાં છે ની વાત છે કે ની વાત છે લોરીઓ માંથી કેવો જુમાડો નીકળતો હોય છે બસ માંથી બધામાં બસ લોરી જુમાડો કેવો નીકળતો હોય અને બે મિનિટ પછી કઈ નઈ પાછું વનસ્પતિ કાય બધું લઈ લે હા વનસ્પતિ કોઈ કોઈ કરતા મન સ્ત રહે નમારમ શું ખાટલા માં હોય મન સ્થિર ના હોય તો આરામ કઈ કહેવાય મન સ્થિર ના હોય તો આરામ દળ આ આ વાતાવરણ થાય તમારે દવાનું પગ લાગી ને એને નવું લાગતું હોય ને નવું કઈક છે ના એટલે ડાક્ટર કોઈ મોટું મોટું હોય ત્યારે ભાઈ મોટો હુમલો કરી હોય એવું થયું હોય તમારા થઈ નહી ઉભલા કરીને દેખાડ દેખા કરી પેટમાં દુખતું નથી દુખલું ગુજરાત નહીં આવતી ગુજરાત આવતી વાંધો આમ નઈ કર આમ કરો સાંભળવા પૂછે કોને શું થયું ભાઈ વખત Bravo. De la pele, de la privacidad, thank you. The doctor asked. Humna de andeado the. Ha. Okay. We have to get it to the nurse. Ha. આપડી અંદર ની શક્તિ વાપરી પંચાયતી ની શક્તિ વાપરી આપડે ગાળું ચાલુ રાખાવે પણ પંચાયતી સાહેબ શું કરી શકીએ નહીં શક્તિ લાવે લાવો આપડે ઉકેલ આપડે લાવી શકતા નથી આગળ પંચાયતી પંચાયત ગાડું ચાલુ થાય ને હા પંચાયત નું સૌ વેપાર ભરી છે દિવસ છે હું ઘેર આપડે શું ખાઈ જાય લાગશે એનું કાર્યવું જ નથી બાજુ એટલે નુ વર્ષે must be નવ માલ ભરે એ થી કમા એકદા આવ્યો એવો આથી પંદર પેલા but you can see her in the blurry Armen, and she's <laughs> still sleeping in her face And thisановится takes the way to see the balls of woke reflux right away and then she's never left and then she's called her brain and Srid cepouches વાવાઝોડું આવતું તો પેલું કેવા જાય અને વાવાઝોડું છે ચાર મુંબઈ માં તે હાલ પેલું કે દુનિયા વગર હમણાં ખુદા ખૂબ કર